લોકો માટે કામ નથી આકાર નથી માર્ગી ગુસાડ્યો હોય એને પડાય નથી એને મારે બહાર ના બોલાયું ભાઈ બોલે એમ કેવું છે આ ભાઈ બોલ્યા હું બોલ્યો એમ કેવું છે મોગું હોય ત્યારે નકો નતો કરવા માટે બધું જ આધારે અભિપ્રાય છે પાંચેક માણસ નો અભિપ્રાય ભગવાન સ્વીકાર્ય કર્યો નિપક્ષા જેવી એમ જાય ને પછી બોલી જાય તો ખાતું બધું ધાર્યા પ્રમાણે બોલવાનો બોલાય રીતે ધાર્યા પ્રમાણે બોલવું હોય કોઈને બોલાય શું બોલવું બોલવું કોઈ નહી ભૂલ કરવાનું મને ઈચ્છા હોતી નથી હું બધા કઉ છું બધા અહી બોલું છું આ લોકોએ ઊંધું નાખી દીધું આમ લખી રાખ્યું એટલે શું કે દોષિત થયા આ વાણી મારે ખપતી ના હોય આ વાણી કેપડે કઈ નીકળ્યા છે વાણી છે આ દખલ વાળી મેગા થયું થાય છે થઈ ગયું ભલાતું ગયું ધ્યાન આવી ગયું વાડીયા પ્રમા નીકળે ને એ જાગ્યા પ્રમાણે પેલા તો બહુ ઓળખો હતો સહન ના થાય ઊંધું થાય નીકળે ઊંધું રોકડ કરતા સહન થાય ને તો દુનિયા થાય જ નહીં બોલે ભગવાન ભગવાન જવાબદાર ને ગણાયા નથી આવી તો એમની વાણી એવી નીકળી છે દર્શન કરવાથી કોઈ અટકી હોય નહી જાય ઘણા મારે જ્ઞાન આપ્યા પછી દર્શન કરાયું ફૂલ દર્શન જ્ઞાન હતા બે માં તો લોકો માફક આવે એ ધારા વાણી કેવાય લોકો બધા લોકો ને કોઈ ને હરકત ના કરતી હોય વાણી પછી અમારો દાદા ખાસ થી કઈ આથમતી વસ્તુ ને એની ઉપાધિ નથી કરતી આથમતી વસ્તુ પણ જગત શું કે આવડે કેમ બોલ્યા તમારા દાદા કેવું કે એમ કે છે કે આપની પાસે જ્ઞાન લીધું હોય દસ દસ વર્ષ થયા હોય તો આપને એવું પૂછાય કે ગીતા હું લખ્યું છે જા દીતા જાણતા ના હોય સર્વજ્ઞ નથી ભૂલી જાય છે કે જાણે ખુલાસ કર સમજવા માટે પૂછે જુદી વાત છે પણ ઘણા નથી કે જવાબ મળવાના ચાન્સ છે આપડે કહીએ છીએ કે જે પૂછે પૂછો અને દાદા એવું કદાચ જો હોય તો પણ બીજા હવે દાખલા તરીકે ગીતા નું કોઈ પૂછે તો મારા જેવાનું ઉઘાર થાય છે ઉડતો કારણ કે મેં ગીતા નો બહુ એવો અભ્યાસ ના કર્યો નીકળે પણ સ્વધર્મ કર્યો એની અંદર ઘણા ઉગાડ નીકળે ના એના એ જ ગીતા નો સાથ સમજાય નહીં લોકોને સમજાય નહી ને કરશે ભગવાન ના પાય છે નહીં સમજાય આ બધા ગીતા નો છે વચ્ચે પણ ચારદા કેવાય સાહેવાય કે બીજી વાણી નીકળે છે એટલે માલકીન ઘણી વાણી છે એટલે સાધાદ કહેવાય માલકી વાણી જે છે એ લોકો ને હલી કરવા માટે એને હલી કરવા નીકળે છે બહાર પાણી ઘણા કરીએ પતિ ભાઈ બીજા નું મોટા હોય બીજા નું મોટા હોય ત્યારે લોકો એવું લાગે કે આ નવ કર્મો માંથી એક કલમ માં નથી આવવાની લોકો આપણી જેમો છે આપણું ડ્રુ નીકળતું નીકળું એટલે આ જગત પકડી શકે છે આ જે આવે ને બે શબ્દા માટે આવે તો એ અંદર જીતાવી દે સતત સતત નહીં કરી તમારી વાત બિલકુલ બરોબર છે અમારે દખલ ના થાય કે નકર્ષણ રે કેવું હારું અમે ગયા આકર્ષણ ના હોય માલ ગયેલા પેલો આકર્ષણ ના હોય દેખાય નાની મને અગેમ લગાકે બતાત હે નહીં તમારા નજર સામે એ સક્યો હે આ ગરા આકર્ષક નહી આ આકટે ગરાય નહી ક્યાં ગ્યાતર હતા આચાર્ય મારું નામ પૂજલ હોય ને સ્વતંત્ર ચોવીસરતંત્રિસે પરાવલંબન નું વારું નહીં જ્ઞાન તે ચાલુ આવશે જ્ઞાન સ્વતંત્ર સિદ્ધાંત પૂરો બધા બધા બધા જતી નથી રાણી ગાવા જાય પોતે છે પેલું પ્રકાશ એક કીધો પ્રકાશ એક છે પણ રીત જુદી પિતરાગો ની રીત અને આ રીત એટલે એ પ્રકાશ મૂળ પ્રકાશ પામવાની રીત મૂળ પ્રકાશ એનો પ્રકાશ છે મૂળ કહી શું એટલે મૂળ આત્મા સ્વરૂપ મૂળ આત્મા સ્વરૂપ એ પ્રકાશ કોને કેવા માંગો છો મૂળ આત્મા તો આપડે જે કહીએ છીએ ને એ તો સેના છે મૂળ પ્રકાશ છે બધું દેવલું એમના પ્રકાશ બધી જાહાયું જોયેલું એમ નામ પ્રકાશ આ પ્રકાર તેનાથી ચાલવા અને રોગ બે કરે છે આગળ જોઈએ કલાક માં જાય છે પછી બાબા વાત કરી વકીલ પણ કે ત્યાગ કર્યો ત્યાગ કર્યો પણ તું ગ્રહનારો હતો ત્યારે ત્યાગ ત્યાગ કર્યો એટલે આ વાત એનાથી આખો બધો છોકરો આનો સિદ્ધાંત બધો આખો સિદ્ધાંત થઈ ગયો ગુનો કર્યું ગ્રહણ કર્યું છે હા લોકો કહેવા જેવું શું રહેતી વાત જાય પણ કહેવા જેવી શું રહેવા જેવું શું રહે કર્યો તો આપે આગળ કહ્યું પછી એમ કહ્યું અમારે તો ભ્રહણ કરનારો જ ના હોય પછી ત્યાગ કરવાનું રહે છે ત્યાગ કરવાનું ગ્રહ્યું એટલે જ્ઞાન આપ્યું નથી આ વસ્તુ ને જયારે સમજ પડે ત્યારે એવા લાગે ને કે હું કયા ઉદા આકરા બધા ગણ્યા કરતો હતો ઘરે ઘરે માણસ ત્યાગ કર્યો હવે તો ત્યાં ન કર્યું પણ હતા તેનો કે ગ્રહણ કર્યું તેનો ગ્રહણ કર્યું તેનો ગ્રહણ કર્યું તેનો ત્યાગ કરી શકે નહીં કોઈ ગ્રહણ કરેલું હવે કેવા જ્ઞાન આપી છે જેટલું લીધેલું એટલું આપી દઈએ એનું નામ કેવા જ્ઞાન જેટલું ગ્રહણ કરે જેટલું લીધેલું આ જગત માંથી એ પાછું આપી દઈએ વાત કરી વાત હમણાં પણ નીકળી નક્કી વાત વકીલાત ગ્રહણ કરી છોડી અમારા ત્યાં કે ધંધા ધંધા બધું બધું છોડી દીધું એમાં ગ્રહણ ગયા તો છો એમ કે વાત જુકાનદારી કાયદા જેમ ચોરી ચોરી કરે છે આ તો ઘરમાં રસ્તા ને લોકો હમણાં બાપજી ત્યાગે બાપજી ચાલે પછી દીધા દેખાય છે પછી સાધુ હોય કે આચાર્ય અમદાવાદ ગુનેગાર દેખાતા ને ધીમે ધીમે જ્ઞાન માં જ્ઞાન માં આવ્યું ગુનેગાર નથી તેને ગુનેગાર બોલીએ છીએ એ રીતે આરોપણ કરીએ છીએ દૂર દૂર થી સામુદાયિક એક માણસ નો હોય ને માણસો સામુદાયિક આચાર્ય મહારાજ આમ કરતા જ નહીં આપડે એ કરતા દેખાય છે કામ થી છે અમારું જ્ઞાતું જ્ઞાન જ્ઞાન માં આવી ગયું પ્રતિ પણ જ્ઞાન જ્ઞાનમાં જે પણ હજુ બેનું પરિણામ છે ચારિત્રહવું જોઈએ ચારી ત્રમુક પ્રકાર પછી બીજું ચારિતરફ આ બધો રહી ગયા શું કે આપણે રૂપિયા નહિ બિલકુલ માલકીર ગણી છે એટલે આપણને જવાબદારી નથી હાલ માલકી મારી માલકી નહીં પેલા પૂરા ઘાતમુક્તિ फेरवे ना, फेर ना, फेर ना क्रमिक मार्ग में वक्त आए बोलवा आचार्यू करे तो ये वो के फेर फरेज नहीं, नहीं।, नहीं। अंदर खाने જવાબદારી આવે એને પોતાની પોતાના હાથમાં આવી ગઈ ફેરવાની બાજુ કેવું કરે અમારા હાથ નું ફેરવાની બાજુ તો એના હાથ નથી જમારા હાથમાં ફેરવાઈ બાજુ અહંકાર બીજું કહે છે અહંકાર કોઈ કામ કરતો અહંકાર અહંકાર જ કહે છે મેં કર્યું હતું અહંકાર બસ પણ બીજો કોઈ કારણ અહંકાર સહયોગ કરી આપે છે બહુ ઉભો થાય પ્રતિષ્ઠા કરે એ કઈથી પ્રતિષ્ઠા આવતા બહુ થાય અને આ ભાવ મારખા વિચાર વિજ્ઞાન ગરબા આ વિજ્ઞાન ની છે વિચાર વિજ્ઞાન ગરબા નહી બનાવે છે નબળી નથી એમાં આવી રે છે એમાં જ પેલા ત્યાગ ના થયો એવા સંચો ગમાયો એનું શું એમાં ના મુજબ વકીલ પણું ગ્રહણ કરવો આ મેટિંગો હે ને કાઈ દે વકીલ નથી હોતો તો છોથી નકી કરે માર વકીલ તો વકીલ પણું ગ્રહણ કરવો કે કેવી રીતે બનતું હોય છે એ ગ્રહણ કરવું કેવી રીતે બનતું હોય છે બનેલ તો પહેલું બને પગલા પગમાં આપ એનું ટેક ઇક્કો નાખે માર વાર પેલા આવું હશે કેવું સપડે તો નહી એમ થી ગુજરાત કેટલું ચપડે પોતાનો પોતાના ઘર નો એને જાણવાનો વકીલ પણ ગ્રહણ થવું એ પૂર્વભાવ માં યોજના કરેલી હોય છે અને અત્યારે મેટ્રિક આવે ત્યારથી પેલું કરે છે અરે પેલો છઠ્ઠા દોર માંથી બોલે જે જે ભાવના ડાક્ટરો કરતા રખી લે બી પછી બસ થવા જેવું હોય દાદા થવા જેવું છે એટલે ઘણા માણસ દાદા નીકળી ઘણો પાક પાક દાદા દર્દી સરકાર ને તો ઘણો પાક પાક પાક એમને એમ લાગે કે બીજે કોઈ જાય માટે દ્રષ્ટિ બદલાવ કામ થાય છે કેટલાક મારે ના લાગતો ડાક્ટર આખો જાડો માથા માથા એવું આ બધું પોતાનું સમજો એમ કે પૂર્યો તમારું જ કેન્ડર ચાર સ્ત્રી જે મળ્યું પણ સુખને માટે ટેન્ડર ભરતો હોય છે પોતાને સુખ પડછે એને માટે ટેન્ડર ભરતો હોય છે હમ દુખ પડ્યું ને એટલે ફરજિયાત તો આ પણ ફરજિયાત છે કેવી આ સવારવા સવારા સુસુ પેટે તોયે સગા પરમારજી તમે ખાસ ખાસ તે આ સગા પરીખા તેવ્ય છે આ આયુ તો નાયુ તો છું ખાસ જરૂરિયાત હોય પુનઃ વપરાય પુનઃ એટલે આયુર્વેદ પર સાત ટકા પૂના હોય સાત ટકા પૂના હોય ચાલીસ ટકા પાંચ ના હોય જે? પાપ મારી ગોરી કકડાટ ચાલશે કકાયા કકા ની કાળી તે ચાલ કહે પછી ગુવા પાડે એટલે ત્યારે નક્કી કરેલું તું ખરી માલિક નહીં શું જ માલિક છે હા આટલી બધી સદ્ધરતા વાળું वकीलप्रहण थो आमा काम करे छूट काम कर सार छूटी गयु छूट छूटतु हो વકીલ પણ પછી મારે આ જાતનું કામ કરવું આ જાતનું કામ કરવું છે ખબર હોય ક્યાં પૂરું થઈ ગયું છે આવી ભાવના કરી બધા સંયોગો મળે જેટલું બધું મુકાવે એટલું પેલા મંગળદાસ સાહેબ ને કહ્યું હતું કેટલા થયા એનો યુ કે બન્યું કેવી રીતે આપડે રાત્રે બે વાગે આવે આપડે તો હું વકીલ કયા વકીલ છે તારે મંગળદાસ હું વકીલ મંગળદાસ હું બાવો મંગળદાસ આવું પૂરું એડ્રેસ આપે સારું ઘેરો એક હું ભાવો અનપર મંગલ રહે એક જ હોય બરાબર ગુજરાત હોય એક હા એવું પણ બને ડોક્ટરી માં કંટાળ્યો પછી યોજના કર્યો વકીલાત માં સુખ છે જેવું શીખ્યું છે એ ચીપડવાની પ્રમાણ યોજનાબદ્ધ આયોજન કરેલું શું થયું કોઈ માલિક નથી મરવા પરવાનું બધું આવે નક્કી કરવાખાનું મારે સપને જો આવે નહી દવાઓ ખાયા કરતો સપને દવાખાને તમારું ખેલ છે આવી બધા કિરણ જાહેર કરીએ મૂળ વસ્તુ ના આવે ને અરે અહંકાર કરે પછી પેલા કોઈ ઘર પકડવા આવે ત્યારે નો ચાલ છે હું તમારી દિવસ ચાલુ છે આપડે એમ કેવું કે તમારે જાડો નહીં ચાલશે એમને જાલી આકાર મારું પડવા ના દે મોરું પડવા ના દે ને અંદર કરે મારું દે બધા કિલો જોઈ गर्वा रस, रस, रस न નથી આયોજન નો ભાગ જ ગણાય ઉદય કર્મ ગર્વ ઉદય કર્મ એ બટે નહીં કોઈ રે ઉદય કર્મ ગર્વ થઈ ભગવાન દસ વરસે રે સારા ભૂલ ઉદય કર્મ નો રે હું કઉ છું એ ભાવ ગર્વ મારા છૂટી ગયો પોતાની ભાષામાં એ કઈ ગયા બીજા ભાષામાં है है। है? है। जरूर, जरूर, जरूर है એસી ટકા ઉદય કરે પેલા ગર્વ હોય શું અને મતું ઉદયકર નો ઘર ઘરે ગમે પોતાનું કરતા છૂટ્યું હશે એમને કહ્યું હો તો આઠ વાર તો આઠ કરી નહીં સંદેશ માત્ર દ્રષ્ટિ કી ભૂલ કામ કરી રહ્યા છે આ તૂટી રહ્યા છે શું કે છે એટલે શું કે આ કાઢી રહ્યા છે તે ડિસ્ચાર્જ લોક શું છે ધર્માચાર્ય આજ આ આદ કર્મ છે આ જ કર્મ છે તો આ કેમ આ દિશા છે આ દિશા છે એવું બોલાય નઈ સંપૂર્ણ થાય ત્યારે એને કઈ શકે છેલ્લી દશે એમ બોલાય છેલ્લા અવતારે બોલાય શંકા નથી આવી તમે શું કરી આપું છું દ્રષ્ટિ તમારી હવે કરી આપું છું પછી છે સૃષ્ટિ તમે હવે ઉભી કરો છો કરી જે દ્રષ્ટિ દ્રષ્ટિ એ ઉભી થઈ તમે દ્રષ્ટિમાં કરી આપ્યું કે આ બધા સુધાર્થ પ્રાપ્ત થશે રામ છે તો સૃષ્ટિ શું આધના વિચારી